વલનામ માલિક કેવાય દીક છે કેવા વલનામ માલિક કેવું છે પણ છે એની દ્રષ્ટિ કેવી હોય છે વાસ્તવિક શું છે એવા એ હિન્દુસ્તાન ના લોકો ને માટે અધિકાર છે આ બીજા લોકોને પુનર્ગમ સ્વીકાર જ નથી પુનર્જન સમજતા જ નથી તો કહ્યું પુનર્ગન સમજણ નથી લોકો ના મને જણાવે કે દાદા કેમ અમને મને પૂછ્યું પાંચે પ્રશ્ન તમારી ઉંમર નો પુનર્જન નું છે કે છે આખા હિન્દુસ્તાન ફર્યા બધા છે પણ છે જાય ખુલી જાય આમ અંદર સારા હોય પણ બહાર સારા થવું પડશે અંદર ગમે એટલા સારા હોય પણ બહાર સારા થવું પડે ના થવું પડે દેખાડે છે ના જાય થોડો એટલે વાત આવી ગઈ છે એ કે છે જ એવું આપ બોલો છો